a uh -huh. સારવાજ અદભૂતે મુખ સાબી મુખવ્રતિ ते पदवन रूपे पोते परमात्मा पदवरती व्रतावे तद्पे पोते परमात्मा पदवरती व्रतावे तद रूपे ब्रतावे तदरूपे वरतावे तद रूपे दादाना प्रत्येक शब्द अंतर टा का खुलते दाना प्रत्येक शब्द अंतरटा का कुलते जेवा गोते श्रीमुखवाणी जरते जेवार जोतेवाषद श्रीमुखवाणी जरते सौम्य प्रतापी सी तवचन वेवल ज्ञान स्वरूप सौम्य प्रतापी श्री वचन बढ़ केवल ज्ञान स्वरूपे निश्चय व्यवहारे उपकारक અક્ષય મંત્રા મૂર્તે પ્રકાર અક્ષય મંત્ર મૂર્તે અક્ષય મંત્રા મૂર્તે मंत्रा महे क्षय मंत्रूर् अंतिम हे तो सीधकवाणी हज जम्त्र स्वरूप अंतिम तुष्दकवाणी हॉय मंत्र स्वरूपे મંર ને ઘુટતા ઘુટતા સ્વાનુ બવ સુખબર તે મંર ને ઘુટતા ઘુટતા સ્વાનુ બબ સુખબર તે સ્વાનુ બબ સુખબર તે સ્નુ બબ સુખબર તે जय सचिद आपद आपद जर दादा वी मलिकी वगरनी बदाज मै प्रगतपणे प्रत्यक्षपणे आप सौ तोतेर मा प्रगत थी ત્યારે કુદરતી જ આ કવિરાજથી બહુ સુંદર રચના થઈ ગઈ હતી બહુ સુંદર અમે તમે સમજી શકો કે આમાં કેવું શુક્રજ્ઞાન વ્રત ની શ્રેણી પર હશે તમે જો અમે એક એક શબ્દો આપદા સમજ્યું એટલે આ ખસે નહી ના ખસે શું હવે એમાં એવું નથી કે આપણે ત્યાં દાદાના દર્શન કર્યા હતા ફિઝિકલી અચ્છા પપ્પાજીએ કર્યા કાકાએ કાકાએ પણ કર્યા છે અચ્છા એટલે એટલું સારું કામ કર્યા કાકાએ કર્યા હતા બસ હા એટલે કર્યા બીજા કોઈ તો બધા તું નાના હતા ને અમે નથી કર્યા દાદા કોઈ તમારા બાળકોમાં કોઈ નહીં નહીં કોઈ નહીં તમે બધા બાળકો છો હા દાદાજી એમના બાળકો બચાવ છો તમે હા દાદાજી તમારા છીએ ને દાદાજી એટલે સેવન્ટી થ્રી માંથી નીકળી દાદા ચંદ્રકાંતભાઈ અને ત્યાંથી પછી બાંદ્રા થઈને ધારાવી થઈને ગયા હતા ત્યારે બાંદરા આવ્યું થઈ ગઈ બધી અને આમ વરતા ત્યાં સુધીમાં પછી દાદા કે છે એ રસ્તે હતા ત્યારે બ્રિજ ઉપર કે હવે તમારે બંને ખાસ આજે તમને કહીએ છીએ દાદાનું તે વખતે પહેલું આપતા મારી માટે જતા હતા ને કે તમારી એક નવી ઈચ્છા ઉગવી ના જોઈએ પરંતુ આ જીવનની જે જે ઈચ્છાઓ છે બધી તમારી પૂરી થઈ જવાની છે નવી ઉગવી ના જોઈએ આ ચેતવણી આપી હવે આની પાસે મતલબ શું હશે રસિકભાઈ સમજાવો અમને ખાસ બહેન ચંદ્રકાંતભાઈ ને કહ્યું એટલે હવે તમે એમ કે દાદાનું જ્ઞાન લીધા પછી હવે તમે એવી સ્થિતિમાં એવા સ્ટેજ ઉપર આવ્યા છો કે હવે તમારે આ થાય નહીં ઈચ્છા નહીં થાય પૂરી તે વખતે સેવન્ટી થ્રીમાં હા તો ચંદ્રકાંતભાઈ તો ટાઈ ને બધા સાથે હતા ને અમે તો આપણું સાદો દેશ હતો બધા જતા હતા બઉ સુંદર પ્રસંગ હતું એ ત્યાં માટુંગાટુંગા ઉગેની એટલે શું હવે તમે આ કેડ વાગી ગઈ છે તમારી કે પાછા કેળ વાળા ના થઈ જાઓ ઉભા ના થઈ જાઓ પાછા તો ક્યાં મારા થો પાછા બે બે ના ચારેય થાય પૂછડું આવેછું એમાંથી ફરીને પાછું આવવું પડે કારણ કે નકામું જ ના જાય પણ જરા ફેરો વધી જાય જરા આપણી યાત્રા વધે બધી લાભી તો નહીં વધે એટલે દરેક ને શક્તિ પ્રમાણે એને વધારો કરે હોય વધે કારણ કે શક્તિ એને પૂરી ને અંદર પૂછી લઈને ઉછીનું કશું લેવાનું રહ્યું નહીં ઉછીનું લેવું ખપાઈ નાખો આ વાત હતી એટલે તમારું આટલું કયા પ્રમાણે વચનમાં રહેશું બસ આજ્ઞા શું કે છે એને આપો ને પ્રદીપ ને આજે બરોબર લેવો છે આજ્ઞા શું કે છે કે જુદી આજ આજ કે છે બીજું કઈ આજ કે છે સંભળાતું નથી એટલે હવે બધું જે છે બધું ખપી જવા માટે છે પણ એ આજ્ઞા ધર્મથી જીવી જવાય કાયા મન વાણીને કાયા થી ખપી જવા માટે છે આ મન વાણી કાયા બધું ખપી જવા માટે ખપી જાય છે સમજવા જેવું છે બસ હ નિરીક્ષક દશા કહી નિરીક્ષક પુરુષે તમને નિરીક્ષક દશામાં મૂક્યા છે હવે આપણી એ પૌરુષી શક્તિ પુરુષાર્થથી આપણે નિરીક્ષક પદ માં બહુ સારી રીતે રાખે સ્થિર કરી દે અને છે બન્યા કરે છે શું કહ્યું છે એ બન્યા કરે છે જે બન્યા કરતું હોય એ થાય નહીં કોઈ દાડો અચ્છા જે બન્યા કરતું હોય થાય નહીં કારણ કે થવામાં આપણે હોવું પડે જોડે શું કહ્યું આપણે હોઈએ નહીં તો હજુ થાય નહીં અને બનવામાં આપણે નથી એટલે આપણે દાદાજી એ જે બન્યા કરે છે એમાં તો આપણે છીએ જ નહીં એટલે આપણે ઓબ્ઝર્વર ઓબ્ઝર્વર જ રહે છીએ નહીં પરંતુ આપણે છીએ સાથે પાછા છીએ અને નથી બંને છીએ નહીં એવા છીએ નહીં કેવા એનો અર્થ એવો થયો છીએ આપણે છીએ એવા છીએ બરાબર દાદાજી હવે એક વસ્તુ સમજણ પાડો કે મિનલે ખપી જવાનું છે આ એક્ઝામ્પલ મારી રિલેટીવ સાથે વાત કરવા માટે કરું છું કે એનો જે કઈ સ્ટોક આગળનો લઈને આવી છે તો હવે એને એ સ્ટોક એને ખપી જવાનું છે બરાબર સો હવે એ ખપવાની પ્રોસેસમાં છે તો ફિક્સ થઈ ગઈ વાત બરા પછી મિનલની અંદર જે કોઈ ફૂટ્યું ફૂટ્યું એટલે અંદરથી મિનાલની રિલેટીવ સેલ્ફમાં જે જે વસ્તુ એ ખૂટ ખૂટ્યું કહો ને ફૂટ્યું પણ એ ખાલી થતો જ ભાગ છે ખાલી થતો ભાગ છે એવું લાગે છે ખૂટ્યું તો દાદાજી મિનલ અંદર જે ઉભું થયું રસીકભાઈ ને ખુરશી આપો ફાવશે ને પાછા મૂકી ગઈ સાહેબ આપની ખુરશી લઈ લો અમે આવતા આવતા રસ્તામાં વાતચીત ચાલતી હતી મારેન સેજલબેન કે રિલેટીવ સેલ્ફમાં જે કોઈ સ્પંદનો ફૂટી રહ્યા છે તે આપણે જોઈએ છે જાણીએ છીએ બરાબર કે મિનલ અંદર એક્સ વાયઝેડ ફૂટ્યું હવે એ મિનલની સાથે ફાઈટ કરીએ અને મનને કચડીને દબાઈને કરીએ એના કરતા મિનલ અંદર ફૂટ્યું છે જે એને એક્સેપ્ટ કરીએ કે આ મિનલ અંદર આ ફૂટ્યું મેં જોયું જાણ્યું હું શુદ્ધાર્થ મામ મેં જાણું ખરું હા ફૂટ્યું હા એમાં છીએ નહીં ને આપણે એમાં છીએ નહીં એટલે ફૂટવામાં આપણે રહ્યા નહીં આવે હા આ સમજવાની છે એટલે દાદાજી એની જોડે રહેનારા થયા એની જોડે રહેનારા થયા કારણ કે આપણે છીએ ને બરાબર હવે દાદાજી એક ફિયર હોય આમાં પાછું એક ફિયર આવે ને કે આ મિનલ ની અંદર જે ફૂટ્યું એ સ્પંદન મિનલ ને ક્યાં લઇ જાય પ્રશ્ન જ નથી લઈ જવાનો બરાબર પ્રશ્ન જ નથી એનો એ ખાલી થાય છે ખાલી થાય છે એટલે દાદાજી પછી ખાલી થવામાં આપણે એને રૂકાવટ નથી કરતા શું કહ્યું રૂકાવટ નથી કરતા પરંતુ એ મન વાણીને કાયા સ્વરૂપે કરી જે હોય તેમાં હોવું ઘટે કે ના ઘટે એ ભાગમાં એ આપણે હાજર છીએ એ તમને બોધ આપે છે અંદર કે મિનલબેન આમ હોવું ઘટે આમ હોવું ના ઘટે સમજાયું એ આપણો આપણો આપણો બોધ છે આપણું બોધ આપણે હાજરી છે ને આપણી એટલે આપણે જ આપણને બોધ આપીએ છીએ સમજાય છે પણ એક્સેપ્ટ તો થઈ જ જાય ને એ ઓટોમેટિક જ છે એક્સે કઈ રીતે કહેવાય કે મને પોસાય કે ના પોસાય ભાગ જોઈ લેવો પડશે એ એક કરેક્ષન ના આવશે હા આ જગતમાં જે કઈ પણ કરવામાં આવે છે મિનરલ રૂપી એ પોસાય કે ના પોસાય એટલે કે આગળ કરી થઈ આગળ કરેલું એ થઈ રહ્યું છે આગળ કરેલું તો થઈ રહ્યું છે આજે મિનલ કરી રહી છે એટલે કે ખાલી થતી કરી રહી ખાલી થતી મિનલ કરી રહી છે પોષાય જગતને એટલે મિનલ ને પોસાય કે ના પોસાય રાઈટ એ જગતને એને મિનલ ને પોસાય કે છતાં પણ હું હાજર છું ને હું કંઈ કરતો નથી એમાં હવે હું કરનાર રહ્યો થનાર રહ્યો ને રાઈટ એટલે બન્યા કર્યું એટલે મીનાલ ને એમ કહીએ કે મારી હાજરી છે તું સલામત જ છે ધીમે ધીમે એ વધતું જાય ને સ્ટેબલ થતું જાય ને સ્ટેવ થતું જાય એમને કહ્યું ને એ કેવળ દર્શન છે એટલે કેવળ દર્શનના અંશો આવી રીતે આપણી અંદર દર્શન શુદ્ધિને કારણે આખા સ્થિરતા પામતા જાય ધીમે ધીમે ધીમે ધીમે અને આપણા જ મન વચન કાયાના પૂતગલો એ આપણને સ્થિર કરાવે બીજા કોઈ ના કરાવે બારના સંબંધો છે જ પણ બારના સંબંધો તો કેવી રીતે કે ત્રિશુર છતાં એ જગત ઝેર પીનારો એટલે કે મન વાણીને કાયા સુધી ત્રણ છે અને એના ડિસ્ચાર્જ થતા બધા ત્રણસૂરો છે સમજિસ્જ થતા એટલે ડિસ્ચાર્જ અહંકાર ડિસ્ચાર્જ અહંકાર એટલે પડઘા બધા ત્રિશુર છતાં જગત ઝેર પીનારો જગત ઝેર પીનારો કેવી રીતે હોય એટલે વાણીને વાણીના વ્યવહારોથી જ હોવાનું છે કયા વાણીના વ્યવહારો તો કે રસપરસતાના શાહ સાહેબ ખરું કે નહી અરસ પરના રસપ્રસ્તાના વાણીના વ્યવહારો એ વાણીના વ્યવહારો આપણને શું અંદર કરે શું નથી કરતા જે હોય તે ગટાઈ લેવાના હા જે હોય તે ગટાઈ લે રાણાએ મોકલે ઝેરનો ત્યાં રાણાએ મોકલે ખબર પાસે દાદા કે છે કે અમે આવી રીતે ઘટ ઘટાવતા જ રહેલા છીએ આખી જિંદગી અને હસી આશીર્વાદ આપીને કે પોતાનું હસીલું હવાન ખબર નથી પડતું આશીર્વાદ આપેલા ખબર નથી પડતા પણ એ રીતે રહ્યા છે એ બધું મનમાં સૂચક છે બહુ સમજો એ રીતે જ રહેલા છે આપણે સમજાય કારણ કે આપણે સ્થુલથી સૂક્ષ્મ સુધી કહ્યું ને હા સુળ પ્રયોગ સુક્ષ્મ સમાધિ શું કહ્યું એટલે આપણા સ્થુર પ્રયોગ એટલે કે આપણાથી આ પ્રકાર મોટા સાહેબ આવી ગયા છો આઝાદી બે આઈ ગયા છો કઈ નહી ક્યારે આવ્યા સાહેબ સાહેબ ને લઈને બધા એક સરસ तो आएग, ते आ तो बीनो खुश थी जाए हम अपनी सूक्ष्मता अंदर खूलती जाए अपने सूक्ष्मता स्वाद आए समझ स्थिरता है अपनी अपने स्थित मैं नहीं आजा जाए एमने आ स्ूल जो ना जान स्वाल पर सूक्ष्मता समझाती जाए ये जाए अंदर समझाने दादा भगवान नु दर्शन थव रीते थवजवा परमात्मा बोली तेरे ये हे तारे दादा भगवान ना थीराजमान नया प्रे अपना बिराजमान ना थे आ रीते दादा भगवान समझाई पे अपन ने दान जी पी एम देह तो जुदो होने पर देह जुदा हो दादा भगवान जुदा नहीं पड़ी जाता एट एना तक પછી આ સમજાયું કારણ કે આ કાળની ફોટો નથી ચિત્રપટ નથી આ એક્ઝેક્ટ ચિત્રપટ છે એવું એક્ઝેક્ટ જ્યાં સુધી રહેશે ત્યાં સુધી આવશે તમને પછી ધીમે ધીમે બદલાતું જ હશે બસો વર્ષ પછી એક વર્ષ પછી જયારે અસલ નારાયણ શું થાય પોર્ટેડ દોરવું પડશે બધું ઘણું દોરવું પડશે અત્યારે દોરે છે ને બધા આવું સમજાયું આ વાત સમજવાની છે એટલે દાદા મારે કહ્યું નથી એમના માટે પણ અમારો ચિત્રપટ પણ આજે બે આની એ કામ કરશે શું કહ્યું દસ ટકા કામ કર્યા એમ કહેવા માંગે છે દસ ટકા બિહારી એટલે દાદા ઘણું થયું બાર ટકા થયું ના ના આ વસ્તુ લંડનમાં મને કુ કે બિહારી ફાયદો થાય પુસ્તકો વાંચવાથી બહુ મોટો કહેવાય મેં કહ્યું એક પાનનો ગલ્લો છે એમાં પાનના ગલ્લાની અંદર તો મારો ભાગ પચાસ ભાગ છે અને એક મોટો ઇન્ડસ્ટ્રીયાલિસ્ટ છે કરોડોનો અબજો નો ધંધો ચાલે છે એમાં એક આની ભાગ છે કયો ભાગ પસંદ કરે વાત છે સુરેશજી ના તો જય શક્તિલા શું નામ નિલેશ ખરા તો એક પદ ચલાવ પ્રદીપ બેન નો જ વારો જા બહુ નથી ને હવે એમને પકડો જય સચ્ચિદાનંદ હતે મુખે જય સદે મુ જયી જય દીખિલ ટીખા ફે નહી માનતા કપે નહી માતા જગત શ્રુત ગામ लाने ने हे पूजे लाने सूर सुबर गड़ा सूर सुखर गड़ा गले गिबीत મુખે જય રપિયા મુખે જય રિએ નદયા ચકલે ka de So કામ યથાત જ્ઞાન જ્ઞાન યથારત જ્ઞાનદાન આત્મા અસરિજે આત્મા અવરવિ અવતા સ ઉપર પા બ્રહ્માતા બ્રહ્ બિલકમાં છે પૂર્ણ શિલકમાં છે પૂર્ણ જ્ઞાન पशु पंखी पशुपंखी चतुर्गति जीवात्मे चतुर्गति जीवात सर्व व्यापक सर्व्यापक मूर्जे आछ मूर्जे आछ सकल ब्रह वे सकल ब्रह मोड़ विश्व સૂક્ષ્મત મેુતમ જ્ઞાન જ્ઞાન ગુરુ જ્ઞાન જ્ઞાન ઝે આ પ્યુબેણ યુન તેને આત્મા અભીન આત્મા અભી સુરણ કે ગણ કે ગંડર જ સ ચીરા કેટલા એટલે સમજી ગયા ને મિન્દ્રબેન વાત થઈ વાત સમજાઈ ગઈ ને હા વાત સમજાઈ કે નહી શાહ સાહેબ બિપિનભાઈ ક્યાં બેઠા આર્યા બિપિનભાઈ ના મિત્રનો સંદેશો છે તે કેવો છે અકલ મીડિયામાં અપાયો જ લાગે છે તો તમે ભરવા દો વાંચી બતાવવાનું છે પણ ઇંગ્લીશ ચાલશે બધાને લ વાંચીએ આમાં બિપિનભાઈ ના મિત્ર છે એમનું નામ છે ઇંગ્લિશમાં તો એમ પટેલ છે ઇંગ્લિશના હિદે હા એમ પટેલ અરવિંદ પટેલ બે એમ ના બ્રધર અરવિંદ છ ભાઈઓ છ ટ્રેડમેન્ટ હતા બધા એ ભેગા થયા તો સિત્તેર માણસ ભેગું થાય છે અમેરિકામાં એટલા છે એમનું કુટુંબ ઉઠું થયા અમેરિકામાં જ છે હા એમને આજે લખ્યો છે આ સંદેશો સાષ્ટાંગ ધનવત નમસ્કાર ટુ યુર પરમાત્મા લોટસ ફી ઓલ ઓર શિવા એઝ આઈ સી અરવિંદ ટ્રાઇંગ ટુ બેલેન્સ થિંગઝ આઉટ ધેર આર સમ અનસર્ટનટીઝ સ્ટીલ લિંગરીંગ એન્ડ ધર ફોવર હી એઝ નોટ કોલ્ડ યટ તમને આવું થાય છે ને પ્લીઝ ફરગીવ મી ફોર દેટ as the attempt have been to gather up relevant facts to present and not be to be at fault single and double guna wise bracket and yet there exist many many faults in this aspect bracket complete oh my divine master with ultimate nischayat heart prayers to your Sri shakti ma and unto your divine lotus feet O oh, Param Divya Sri Lord Dada Bhagavan, may every single samaya of our existence be in your total sambarpa. Divya Nidhidhyasana and fully as per your divine agnas. On this auspicious day, may we place our hearts at your divine Lord Shiva of Lotus feet in all humility and pray for your everlasting ashrivad krupa and karuna in all aspects over our existence till the final breath we all long for your parmatma darshan and sanidhya realizing that there exists so many faults in arvinda please allow the following prayers unto your parmatma lotus feet my dear master please bless us so that with your divine experience that da bhagwan stage be me be with you with you and your divine agnyas in every way and at all times as you would be with yourself and another wise aulakhis says and that prapta man vachan kaya tri ki keval upyog karine shukla dhyan mein antim shreniye aapna jevu akhand brahmacharya saraj sahdro ho saraj sahdro ચાલશે અરવિંદ પ્રીતિ રાજનો વાલો રાજનો નાનકડો ટબરિયુ છે એન કિશન કિશન ટબરિયુ ના લઘુત્તમ ભાવે સત્સંગ નાનવાદ નમસ્કાર આપજો આપજો ચાલશે દાદા ને કોઈ બી વસ્તુ અરવિંદભાઈ નો સૌથી નાનો દીકરો છે કિશન નામ છે એનું અમે અરવિંદભાઈ ઘરે હતા ને ત્યારે દાદાને કઈ બી વસ્તુ સારી હોય તો બે લે પછી ત્રીજી લેવી હોય તો મને પૂછે હું લઉં તો કિસાન આજુબાજુ ફરતો હોય એટલે દરરોજ માંગ કરે કે દાદાને બાર દાદા દાદાને પૂછી દાદા બાર જે કહે છે એટલું જ કરે છે એટલે બાર જેને શું કે ખબર છે દાદા તો બાર જેટલું કે એટલું જ કરે છે એમ મેં એવું કહ્યું કે ભાઈ એવું નથી બાર દાદા જેમ કે છે એમ કરે છે હા અમે કઈ લઈએ ને રસીદભાઈ હર્ષ છે ને આપણો ચા સાહેબ નો વાનો તે નાનંદો હતો કાર્તિક એના પપ્પા મમ્મી અમને બધાને પૂછે કીંક લિવાન આ લઈ શકું કે છે આવું શું કે લઈ શકું આપે ફોન લીધો હર્ષ જય સચિદાનંદ પછી સામે ના બોલ્યો પછી આપે ફરી કીધું હર્ષ જય સચ્ચિદાનંદ એટલે સચ્ચિદાનંદ બોલ્યો પછી આપે કીધું કે આપ બિહેવ ગુડ એટલે પેલો સામે બોલ્યો તમે તરત કીધું કે આઈમ સોરી કે છે પ્રકાશજી ના જુના ઘરમાં હતા અમે ત્યાં અને અમે બધા વાતો કરતા હતા અને એ ભાઈ ત્યાં બાજુમાં પેલું રસોડું મોટું લીન રૂપમાં હોય ને પાર્ટ ઓફિસ ત્યાં પેલું રમે એ રમ્યા કરતા હતા અને અમારે થાય અને જયેશભાઈ મને પૂછે આમ તેમ પછી પેલી હેમાબેની હતી તમે હતા અને પેલા બાહુભાઈ હતા એક ઉમરવાળા આ બધા અમે ચાર પાંચ હતા વાતો કર્યા કરીએ તે એડજસ્ટમેન્ટની વાત ચાલતી હતી શું હતું કો હતી ના જયેશ ને મલવાર દિલીપભાઈ ઠાકોરભાઈ બધા આવે ને સાચી વાત કેટલી હતી દસ દસ વર્ષ ના આઠ વર્ષ આઠ વર્ષ હશે પછી બધા વાતો કરે સત્સંગની વાત નીકળી પછી વાત ઠાકોરભાઈ એ કહેવા માંડ્યા કે આજકાલના છોકરા કઈ કઈ કશું સમજતા નથી આપણે ગમે એટલું સમજાઈએ ને તો એ સમજે નહી કે હવે કઈ શું કરવું એ જ ખબર નથી પડતી બાજુમાં કરે હવે રમે તાર આ વાત ચાલે થોડું ખબર તો થોડો હશે અને ચાલતું તું પાંચ દસ મિનિટ ચાલેલું એ પછી કે જસ્ટ કોમ્પ્રોમાઇઝ કે પછી એને એને પૂછવામાં આવ્યું ક્યારે એને એનું શું થાય પૂછવામાં આવે આવું થાય તો શું કરવું શું કરવા જસ્ટ કોમ્પ્રોમાઇઝ કે છે સરસ વાળા કે આજના દાદા કે છે ને આજના છોકરાઓ હેલ્ધી છે આપણા રસિકભાઈ ના છે એમનો હરસિતભાઈનો અત્યારથી હરસિત નો મોટો મનીત બધા બધા છોકરાઓ આપણે બધા મહાત્માઓને ત્યાં જોજો તમે માર્ગ કરજો તમે અને દાદાને ભગવાનની હાજરીમાં જે લોકો જોયા છે પામ્યા છે બધા આપણા છે ને અત્યારે મોટા થઈ ગયા એ જોજો અત્યારે તમને ખબર નહીં પડે અત્યાર તો એમનું જરા બધું લોહી છે ને એમનું એટલે ખ્યાલ ના આવે આપણને પણ હકીકતમાં આખું અંદર પડ્યું છે બી બહુ સરસ પડ્યું છે એમને એટલે હેલ્ધી એ બહુ મોટું કહ્યું છે એટલે એ આજે આપણું યુથ ફોરમ થાય છે બધું તૈયાર આ બધામાં એ લોકોની બહુ મોટી તૈયારી છે ઘણી મોટી તૈયારી તમારી દીકરી કહેતો કે જયારે એક્ટિવ પાર્ટ લે એ સત્સંગમાં ગઈ હતી સાથે ધની બહેને ત્યાં સત્સંગ હતો પછી મને ફોન કર્યો એને કે મમ્મી તું ખુશ થઈ જઈશ મને શું થયું લગન બગનનું ગોઠવ્યું કે નહીં તો કે એ નહી કે છે હું સત્સંગમાં ગઈ હતી કે છે હું એને કામ કઉ કે મહિનામાં એક વખત સત્સંગમાં જવાનું તારું પુણ્ય બંધાય તો દાદા મને કે છે પ્રેમ મને જોવા મળ્યો મને પ્રેમ જોવા મળ્યો પ્રેમ જોવા મળ્યો પછી કે છે કે મને આરતી કરી બધું કર્યું પછી મને કે ધની મને કઢી મને બહુ ભાઈ હતી બાંધી આપી પૂરી બાંધી આપી અને પુલાવો બાંધી આપ્યો અને કે મહાત્મા મહાત્મા નું કેર કેટલું કરે છે અહિયાં મને ખબર પડી કે કેટલું કેર કરે છે ઓબ્ઝર્વ કરે છે જુઓ આજે બહાર બધું જીવન છે આ છે તે છે કેટલું કેર પડી જાય આખો પછી એક શીલાબેન આપણા હતા શીલાબેને પિંકીન બોલાવી એટલે પિંકીન કે છે કે તું અહીંયા ત્યાં મઠિયા ખાવા છે તો કે હા મને મઠિયા બહુ ભાઈ તે ડબો લઈ જા છે આપ્યો કે છે આવું બહાર જોવા ના મળે વૃંદા ની વાત કરો છો હા વૃંદા ની વાત કરું છું હોલીવુડ માં દેવલ્લી હિલ માં ત્યાં કઈથી મળે જોવાનું ના સંગ તેવો રંગ લાગે એના પરથી ખ્યાલ હોય ને દાદા ભગવાન પિંકી ને તો પછી એના ફ્લેગ માં જાય આનંદ આવે ને પછી તો ખરે આ ફ્લેગમાં આયા ના ત્યાં કેવો સુંદર વાતાવરણ એ જોવું અમારી મિતાબેનની છોકરીઓ કેટલી તૈયાર થઈ ગઈ બીતા તો આપણું પેલું રાઈટિંગ રાઇટઅપ કરો છો ને એમાં બધું ભાગ લેવાની છે ચાલત છે એનું કામ એને પેલું કાગરી મોકલ્યું હતું ને ત્યાંથી એ કામ ચાલી રહ્યું છે અત્યારે એટલે ફ્રોમ એમના યુથના એંગલથી શાહ સાહેબ અમેરિકન યુથના એંગલથી હરીશભાઈ બે દિવસ થઈ હરીશભાઈ બોલો ન્યૂઝ લેટરની વાત મત બુથ મત એક બુથ માટે છે શેરવાદરી બોલો હરીશભાઈ સાથે આપણા જે યુથનું બધું ચલાવે છે આ એમના ડીએમના ભાઈ એટલે એચએમ એ શું એમની સાથે વાતચીત થઈ પછી એ લોકો યુથ માટે ન્યૂઝ નજીક ન્યૂઝલેટર બહાર પાડવા માંગતા હતા ન્યૂઝ લીઝ માટે ન્યૂઝ લેટર ન્યૂઝ લેટર એટલે જાતનું નાનું મેગેઝીન આપ્યું મિની મેગલેટર નામનું નાનું એક બુક મિની મેગેઝીન એ બનાવવા માટે મિની મેગેઝિન કે છે પછી એમને જુદા જુદા મેં ટાઇટલ્સ કયા પછી છેલ્લે મારા એકદમ મને ખ્યાલ આવ્યો કે લંડન ટાઇમ્સ ન્યુયોર્ક ટાઈમ્સ કે છે ને તો આ જયસચ્ચિદાનંદ સંઘ અને જેએસએસ ટાઈમ્સ આપવાનું નામ બહુ સુંદર નામ છે એટલે જેએસએસ ટાઈમ્સ બહુ થઈ ગયું પુસ્તક પડશે પછી બ્રેકેટમાં લખાય ને આ ફોર એડલ્ટસ અને ફોર યુથ બસ આ બરોબર છે એમ બે ભાગ પડશે એટલે બે અમે આ રીતે પછી એમને ટોપિક્સ મારી પાસે માગ્યાનું તો જાત જાતના ટોપિક્સ આપ્યા આની સાથે ડિસ્કશન સાથે કરતા લગભગ અડધો કલાક આ રીતે વાતચીત થઇ હતી સત્તર કે ટોપિક્સ જેના ઉપર એમને બધા આર્ટિકલ્સને હું તૈયાર કરાવું છું બહુ જ સરસ માગ્યું ત્યાર પછી એમને મને ત્રણ કાગર મોકલી આપ્યા કે આ વખતના અક્રમો ગમે તેમ લેજો એટલે મેં અક્રમ અમારું ઓલરેડી તૈયાર થઈ ગયું હતું પણ છતાંય મેં બે લેખ એમથી કાઢી નાખ્યા અને અમેરિકાની આ સમગ્ર વિશ્વવ્યાપી અખંડ કીર્તનનો એમનો પોતાનો જે મેસેજ છે એ મેસેજ પ્લસ આર પિક્ચર પેઇન્ટિંગ એની કોન્ટેસ્ટ નોન કોન્ટેસ્ટન્ટ કોન્ટેસ્ટ એનું આખું અને એમાંથી પ્રયોગ કર્યો એ બધા વાક્યો મારી પાસે લખાવડાયાથી મેં લખાયા ત્યાં આગળ ફોન શું અને ત્રીજું એફએ કોમ્પિટિશન એના ટોપિક્સ નક્કી કર્યા અને એ ટોપિક્સને કવર કરતો ટાઈપ સેટ કરેલો પાનુ હોય તો એક પાન હેન્ડ રિટર્ન હોય તો બે પાનલ કોમ્પિટિશન લખવાનું નેચરલ શુદ્ધ મૂકવા નેચરલ એટલે કોમ્પિટિશન અને આ વખતના અંકમાં બધું જ આવશે બહુ સરસ અને એની વધારે ડિટેલ્સ પછી ગુજરાતીમાં કારણ મને નવમી અમલ આઠમી સુધી તો અહીંયા તો બરોબર છે અને દસમી અમારો અંક તૈયાર થઈ જવો જોઈએ પણ એમને ફોન પર વાતચીત કરી ગમે તેમ કરીને તમે આટલું મૂકવું છે અંક એટલે પછી મેં બે આર્ટીકલ કાઢી અને તાત્કાલિક કોમ્પોઝ કરાવી અને એનો ઇફેન્સ એનો એક્સ્ટ્રેક્ટ એમાં અમે અંકમાં આ વખતના અંકમાં મૂકી દીધું છે બહુ સરસ કર્યું હજુ આ એક્ટિવિટીઝ થાય છે બધી એવી આપણે ભારતમાં થાય છે એટલે ભારતનું બધું ઈન્ટીગ્રેશન થશે ભારતનું યુથ અને એડલ્ટ અને યુએસનું યુથ ને એડલ્ટ બસંભાઈ સાહેબ હ યુએસનું આ બધું આખું ઇન્ટીગ્રેશન થશે વેલ ઇન્ટીગ્રેટેડ અને એમાંથી આપણે વડીલો બધા આપણે બોધ લઈશું વડીલો બોધ તો લેવો જ પડશે ને શું કશો સાહેબ મહેતા સાહેબ નહી પડે વડીલો વડીલો જ આશીર્વાદ માટે એમાં તો સવાલ જ નથી ને બધા એક્સેપ્ટ કરે છે હાદા યુ બોધ મળવાનું છે હે યુથી જ બોધ મળવાનું છે વડીલોને એ તો બઉ સારું એ તો દાદા કહ્યું છે ભજબના માણસ આખો એને છોકરા એવા છે આખું ફેમિલી એવું છે ઇન્ડિયા માં સ્વામી દાદા શંકર ભગવાનની પ્રતિમાજી એ લિંગ કરતું દિનેશભાઈ પૂછે ભગવાન ક્યાં છે ના એટલે હરીશ હર્ષદ બે ભાઈઓ છે હર્ષદ ચોકલો આમાં છે અને હરીશભાઈ છે ડેટ્રેકમાં છે પણ હરીશભાઈ તો બહુ વિચારક છે અને તો બહુ સાયન્ટિફિક માઇન્ડમાં છે અને વાંચેલું બહુ છે એમને પુષ્કર વાંચેલું છે અમે આ જ્ઞાન લીધા પછી તેવું વાંચતા અને તેનું બધા ફિલોસોફિકલ બુક્સમાં છે એટલે એમને ઘરે જવું તો એમને જોવું બધી ચોપડીએ હું બધું ક્વોન્ટમની ફી આપણે તો ઘણું બધું વાંચતા થાય અત્યારે તો આમાં અંદર આવી જાય પુષ્કર આવી જાય એટલે હવે આપણે શા સાહેબ થોડો સત્સંગ લઈ લઈએ લઈએ હવે આપડા એસ પટેલે પૂછાયા છે આ ત્રણ સૂત્રો શ્રેણી નંબર ચોવીસ છવ્વીસ અને બે નું છે અને બે છવ્વીસ છે માં શ્રેણી નંબર ચોવીસનું શાહ સાહેબ સરુબેને અમને હિન્દી ટ્રાન્સલેશનુ આપ્યું અનુવાદ છોપાઈને તૈયાર થયેલું તમને ખબર હશે કદાચ તમારી પાસે નહીં આવ્યું હોય પણ અમને મને ક્યાં મળ્યા હતા સરિબેન માધવીબેન આ કંઈક પ્રસંગ આવ્યા હતા મને લાગે ત્યારે લઈ આવ્યા આપણે પેલા મળ્યા રૂમમાં ત્યારે તે વખતે એ વખત મને આઠ દસ ચોપડીઓ આપી ગયા એની કે આ દાદા ની તૈયાર થઈ ગયું પછી તરમ દિવસે અમારે સવારે બે એક વાગે જરાક આંખ ખુલી ને બેઠા અને શું કરીએ એટલે દાદા હું આગળ બેસીને જોયા કર્યું એને સવા સવા સો દોઢસો જોવાયા હવે એ સમયમાં તો બહુ આનંદ આવે એ સમય બહુ સુંદર હોય છે બધો પરંતુ ચોવીસમું શાહ સાહેબ ગીરુભાઈ ગુજરાતી માસ્તા તો ગુજરાતી અને હિન્દી હોય તેના માટે હિન્દી હિન્દી તો બધા માટે જશે વિચાર કરતા કરી મૂકશે લાભ તો થવાનો જ ખૂબ પણ કરતા કરશે વિચાર કરતા કરશે આપણે આપણા આપનું લખેલું આપણે વાંચીએ તો એ લાગે લેખક હોય કવિ હોય કોઈ પણ હોય હોય પરંતુ અનુભવ પ્રમાણથી જે નીકળે છે અને એ આપણે જોવા માં આવે છે દાદા ભગવાન એમનું જ સારું કે છે દાદા માણી નીકળે છે આમ પોતે ખબર છે નથી ભાઈ પોતે એમના છે એમના પોતાના ઉદ્ગારો છે અમે માણવાના કામ પર જતા કવિરાજ મારી સાથે હતા પેલી મોટી ગાડી હતી આપણી અમે જઈએ તો રસ્તામાં કંઈક ફ્યુઅલ લેવાનું થયું ઊભા રહ્યા અને ત્યાં આગળ અમે કવિરાજ ગયા બહાર જરા અચાર અચાન નાસ્તો કરીએ અને એ દરમિયાન જઈને આવ્યા ત્યારે દાદા ભગવાન ગાડીમાં બેસી રહેલા હતા અને તે વખતે ખેરસી ભાઈના માજીએ આ ચરણવિધિ પહેલ વહેલી છપાઈ લઈએ છો હતી હાથમાં એટલે ફાઇનલ પ્રિન્ટિંગ થવાનું હતું ત્યારે આવ્યું હતું એમના અને એ છે ઉપયોગપૂર્વક ખુદ એ સતત અમારે કરતા પછી અમે ગાડી ચાલી ગયું પછી હું દાદા આમ કેવા જો એમનો ઉપયોગ એટલે તરત જ નહોતું અમે ડિસ્ટર્બ ના હોય ઉપયોગમાં એટલું બધું ઉપયોગ પૂરક જોતા હતા બોલો વાત સમજાય છે તમને આમાં મતલબ સમજાય છે તમને આનો મતલબ સમજાય છે દાદા કહ્યું ત નિશ્ચય વ્યવહાર ચરણ લીધી વાંચનાર તમારે પ્રકાશમાં વંચાય પ્રકાશ વગેરે વંચાશે કેવી રીતે અંધારામાં અને પ્રકાશમાં વંચાય અને વાંચનાર વાંચે તો વાંચનાર વાંચવાનું વાંચદાર કેવું છે બધું અક્ષરથી બધું વાંચવાની પણ એમને શું કહ્યું અક્ષરે અક્ષર મરોડે મરોડે અનુસ્વારે બધું જ જે હોય તે પ્રમાણે તમારું એ પ્રમાણે વાંચતા જજો આ ખાસ કહ્યું પ્રયોગ આપ્યો હતો પણ આ પ્રયોગ બહુ ધ્યાનમાં ના રહ્યો વાત સમજાય તમને હું છે એમને સ્થુલ ભાવે વાત કરી એમાં બહુ સૂક્ષ્મ હતા આજે પણ હજુ આટલા વર્ષો ગયા પછી પણ કરો તો અત્યારે તાત્કાલિક તમે એકદમ પ્રગતિ કરી શકો છો પછી ચરણ વિધિ તો મુખપાટ થાય છે બોલે પછી આપણે બોલીએ છીએ તમે પેલા વાંચતા પ્રયોગમાં જો સરખા થયા હો તો પછી મુખપાટ બોલતા તે વખતે તમે મુક્પાદ બોલતા શું થાય કે પેલા આખો બંધ કરીને દાદા ભગવાન ને ત્રિકા નમસ્કાર નમસ્કાર નમસ્કાર આખી આપણી ચિત્ત વૃત્તિ વાંચતી વખતે એ રીતે ફરી વરસાદ એટલે એમાં થાય શું કે આપણે શુદ્ધ ચિત્ર સ્વરૂપે આપણા પ્રકાશમાં વંચાય એટલે આપણું દર્શન આવરણ બધું બધું નીકળતું જાય છે આ બહુ મોટી વાત બને છે દર્શન આવરણ આપણું એનાથી અનાવૃત થઈએ નહીં અને જ્ઞાન પ્રકાશના કિરણો બહાર ખુલ્લા ના થાય અને પછી જ્ઞાન આવરણો તો પાછા રહે છે જ તો આ તો આ બધા આ માર્ગો છે આખા એટલે અહીંયા કુદમ કુદી ના થઈને લઈને બેસીને શાંતિથી ધીરજથી થઈ ગયું એવું નામ ચાલે બહુ માગે છે તો ઉપયોગ પોતાના માટે પુષ્કર માગે છે અને પછી આખો બંધ કરીને તમે બોલ્યા હો તો પછી ઉગાડી આંખે દાદા ભગવાન ને ત્રિકા નમસ્કાર નમસ્કાર નમસ્કાર શું કહ્યું નિરી ધ્યાસનમાં આ સિદ્ધાંત કામ કરે છે રૂપાતીત ધ્યાનમાં જવા માટે આ સિદ્ધાંત કામ કરે છે રૂપાતીત એવા દાદા ભગવાન દેહમાં દાદા ભગવાન દાદા ભગવાન સ્વરૂપે દર્શન થાય ત્યારે જ આનંદ આવે છે રૂપમારા દેહ માં આચારમાં એમાં રૂપાતી છે દાદા ભગવાન હમ મેં સમજાયું રૂપમારી મિલન તું શું ના મીનો લી એમાં રૂપ રૂપાતીપ છે તારું સ્વરૂપ આપણે સાથે સાથે રહ્યા કરે ભાઈ સમજી એમાં અઘરું શું છે તને શું અઘરું લાગે છે દીપકમાં ના થાય એવું ત્યાર પછી હવે થાય છે કે થાય એ ફ્લેશિસમાં થાય એ ફ્લેશીસ આપણા રજીસ્ટરમાંથી થતા અને પછી આનંદ આવે રાહ બહુ જ મજાનું છે ધીમે ધીમે એનો સવાજ ચાખે મારી અંદર શું એનો એનો શોખ લાગવો જોઈએ ને તમને શોખ નહી શોખ શોખ એને શોખીન થાવ શોખીન થાવ એના શોખીન શોખીન થાય તો કોઈ દિવસ મોજ ના પડે કોઈ દિવસ નહીં પડે જોજો ભૂતગલ ને ભૂતગલ જેમ છે કેવો દેખાય મજાનો પુષ્પાળન કેવો દેખાય મજાનો કાકા ને જોડે કેટલી મજા આવે તો મને ખબર પડે અમારા તો કોઈ તમારા જગ્યાએ ના આવે હવે છે કેવી રીતે રહેવું જોઈએ તો કઈ જાણતી જ નથી આમ તો અમને અન્ય રીતે ખુલ્યું મજા આવે અમને લઘુતરા છે આ બધું વિજ્ઞાન છે આખું વિજ્ઞાન છે દ્રષ્ટિનું આપણે આ શું ના એ તો અનુભવ અમારો અનુભવ જે છે ને આ દેહ સાથેનો એ અનુભવ જ તમને કહીએ એટલે દેહ ભલે બધા ભિન્ન રહ્યા પણ અનુભવ અને અનુભવ પ્રમાણ તમને બહુ કામ કરે અને એ તમને સમજણ આપીને આખું ખીલે ખીલાવે સમજ એ અનુભવ વાણી છે અનુભવ વાણી છે દેશના વાણી કહેવાય છે પરંતુ એ બધી પ્રાથમિક છે બધી પ્રાથમિક ભૂમિકા અમારી દેશના પ્રાથમિક ભૂમિકા હા અત્યારે પ્રાથમિક ને દેશના એટલે શરૂઆત અને એમાં શરૂઆતમાં અમારી અનુભવ પ્રમાણથી એટલું યાત્રામાં પ્રગતિ થઈ છે અમારી એ તમને કામમાં લાગે છે અને તમે યાત્રા કરી રહ્યા છે ને ઓહ ચાલો ચાલો હોય તો યાત્રામાં બધું જે બધું બનતું હોય તમે પછી તમે સીધું થઈ લીધું શું આગળ આપણે ગાઈડ કરતો હોય પાછળ ના હોય પેલું એ કેતો હોય ને એને કાને પાછા પડ્યું તો એને કેટલું લાગે આપણે આટલું પાર ચડવાનું છે કેટલું સહેલો લાગે એને એ તો પરિણામ છે બિગિનિંગની જ કિંમત છે હશે ધીરુ ચાલો પૂછતી જજે કઉ છું હા ના ના તારે પૂછવું હોય તો પૂછજે તો ચાલો બસ આપણે દાદાજી નવ કલમો માં મને નિરંતર નિર્વિકાર રહેવાની પરમ શક્તિ આપજો એ આપણે પ્રાર્થના કરીએ છીએ દાદાજી નિર્વિકાર રહેવું એટલે શું અને કેવું હોય મને નિરંતર નિર્વિકાર રહેવાની નિરંતર નિરંતર નિર્વિકાર આ શું છે કે આપણે અત્યારે આ ભૂમિકાઓનું બધું અંદર થાય છે બિયારણ બિયારણ આખું બગીચો તૈયાર થાય છે રાઈટ સમજાય છે ને આ બગીચો અંદર તૈયાર થાય ત્યારે બહારની ભૂમિમાં બગીચો તૈયાર થાય તો તમે તો તૈયાર થાય તો બગીચો બહારની ભૂમિ શોભાઈમાં ના કરે કરે કરે હા અરે બારની ભૂમિ નો કર્મરૂપી ચાખી ઓકે કઈ છે હાસ્યરતી પરતિ ના ગમવું શોખ ભય લાગે જુગુ સાચી ચિડે અને ત્રણ વેદ આપણા શરીરના હા નવ કહે એટલે નો કર્મ કહે નો કર્મ નો કર્મ નો એટલે નહીવત નહીં પણ નહીવત જેવા દેખાય પણ બહુ પાવરફૂલ એમાં તો બધા બીજ પડી જાય નહીવત જેવા ભૂમિ છે ને ભૂમિમાંથી છોડ બાળે ને પણ હવે આપણે ટેપરૂટ ખલાસ થઈ ગયું છે શું ખલાસ થઈ ગયું ટેપરૂટ રાઈટ એટલે આ બંધ થઈ ગયું છે રાઈટ ઓકે સમજાયું ને એટલે છે તેમને તેમને હિંસા કશું જ નહીં અહિંસક ભાવે અહિંસક ભાવે કોઈ કશું નહી ના સમજ રાઈટ દાદાજી પૂરા પર અહિંસક ભાવે અહિંસા જ નહી તો અહિંસા વ્રતું ઉત્તમ અહિંસા એને પેલા પાંચ મર્યા તું પહેલા પર વ્રત જે છે એ વ્રતનો રાજા છે આખો પાંચ મહાવ્રતનો સમજાય છે સમજાયું દાદાજી હું મિનલ એ રાખ કહેવાય શું કહ્યું હું મિનલ તે રાખ કહેવાય હવે હું મિનલ નહી એ વિરાગ કહેવાય વિરાગ કહેવાય રાખથી મુક્તિ એટલે હવે જે મિનલ રહી એમાં એ મિનલ દ્વેષ રહીત થઈ ગઈ શું થયું મિનલ દ્વેષ રહીત થઈ ગઈ એટલે કે હવે જે આવે તે તો મારું જ ઇન્વીટેશન આપેલું આવ્યું એવું થઈ જાય ચોખ્ખું દાદાજી ક્લેરીટી અંદર આવતી જવી જોઈએ ને એ ધીમે ધીમે આવે ને આવે છે પછી જતી રહે દાદાજી ઘણી આવે ફ્લેશ થાય એટલે સવારે થોડો અડધો કલાક વહેલા ઉઠીને ટાઈમ કાઢી લેવાનો અને એના માટે આ બધું પ્રયોગ કરી નાખવાનો આખા દાડા માટે તૈયારી કરી દેવાની રાઈટ આખા સોરી સુતા સુધીના દિવસમાં પસાર થવા માટે સવારે એક અડધો કે પોણો કલાક મને જાગી જ જવાનું તમને લાગશે કે વહેલી જોગવાનું પોતા નથી પણ બે ચાર દાણા પાંચ દાણા કરતો આખરું લાગશે પછી તમને સહેજા સેજ થશે જોજો લાગે શરૂઆત પણ લાગશે જોજો તમે ઓટોમેટિક ઉગડી જશે આખંડ બેસી જાવ તમે કરતો જ્યાં બધું કરી દો પ્રયોગ પ્રયોગ એટલે દ્રષ્ટિએ કરીને પ્રયોગ આખા ગોઠવી જવા મિનર બેન દિવસના દરમિયાન માટે પસાર થઈ જવા માટે ખરું જ નહીં રાતે સુતા સુધી ના હતી કારણ કે હવાજી જાગ્યા ત્યાંથી સુતા સુધી ત્રણેય દેવો કામ કરશે ત્રણ દે સમજાય ને ત્રણ દે હમ અને રાતે સુતી વખતે આ પ્રમાણે પ્રયોગ ગોઠવીને મિંદ્રામાં ઇન્ડામ લાગી જાય અને મિંદ્રામાં બે દેહો કામ કરશે એટલે પછી ચોખ્ખું દેખાય બધું ધીમે ધીમે બધું આનંદ આવે ત્રણ દેવો બે દેવો થોડો ફોડ પાડી દો ત્રણ દેવો એટલે એક્ટિવ થઈ ગયો ન શરીર એટલે શરીર અંદર આગળ આવ્યું કાર્ય રાઇટ એવી રીતે થયું અને રાત્રિમાં તો એક્ટિવ ના હોય ને બરાબર હજુ એવી રીતે છે સમજે એટલે સુક્ષ્મ બી કામ કરે અંદર કામ કરે એવી રીતે સુક્ષ્મતા અને સૂક્ષ્મતા આપડા કારણ સર્જનો થતા જાય એ કારણ સર્જનોમાં આપણને બહુ જ આનંદ આવે દેખાતું જાય બધું નવું નવું સમજાતું જાય સમસ્યા અમુક હોય તે બધી આવે ને તે ધીમે ધીમે એમાં ઉકેલ જતી જાય હંમેશા નિંદ્રામાં જ સારું ઉકેલાય જગતના મોટા મોટા પ્રશ્નો અને પસલો નિંદ્રામાં જ ઉકેલાયા છે સાહેબ સાચી વાત મોટા મોટા સાયન્ટિસ્ટોની બધી શોધો નિંદ્રામાં જ થઈ છે સમજાય છે એટલે આ તો આપણને ઉજાગર દશા એટલે કે શુદ્ધાત્મા સ્વરૂપ એટલે એના કારણે ઉજાગર ઉજાગર એટલે નિંદ્રામાં જાગ્રત અને દિવસના ઉઘાડી આંખવાના ભાગમાં ઉમટા ઉગાડી આખે બધું જ ચાલ્યા કરે કામ પ્રવો ગોઠ થઈ ગયા આખો એટલે બન્યા કરે બધું બના કર્યાના ભાગમાં રહ્યા કરે એને એને ઉજાગર કહેવાય સમજે કૃષ્ણ ભગવાન આમ જ હતા હંમેશા બાળપણથી હતા બારપણથી જન્મ થતા જ ધીમે ધીમે પરંતુ એમનો પ્રસંગ છે જશોદા માતા કેવા કેવા પ્રસંગમાં કયા છે નામનું બાજુ છે છતામન જુઓ ને પાંચ છ વર્ષ છે સાત વર્ષના આઠ વર્ષના ખાડીએ બાજા ને એવું કેવું કેટલું બધું છે સમજવા જેવું છે આપણે કહેવાય તો અવતારી પુરુષ છે એમાં ના નહીં તેસઠ કલાકા પુરુષ પરંતુ દેહ કરીને જે છે દેહ એમાં તો બધા બધા છે રીતે છે એમાં તો સમજાય છે આ કોઈને ઓર સમજાય કોને કોઈને ઓર ખયા નહી પણ એમાં પેલી રાધા આવી પડી બે જણ આવી લલિતા એમ રાધા નથી ગયું નથી લલિતા મોટી હતી કૃષ્ણ ભગવાન એટલે નાની બારિકાઓ કુમારિકાઓ બધા હોય મોટા હોય બધા આવે નિરાતે બધાને જુદું લાગે જ નહીં ને આપડો જ છે આવતો કેસો જ છીએ સમજ્યા કલ્પનાઓ નથી આ કલ્પનાઓ નથી તમારી હમણાં તમે એવું કહ્યું કે કારણ કારણનું પ્રોપર બંધારણ થતું જાય ને બહુ આનંદ ખુલતો જાય રાઈટ તો આ તમારી અંદરની આટલી જબરજસ્ત જે બ્લીસફુલનેસ છે ને એટલું સ્થિરતા એ તમારી દાદીથી તમે આવું આગળ ખૂબ આવું કરતા કરતા કરતા બહુ પહેલા દિવસથી એ પણ એમાં મારી તાકાત શક્તિ નથી કૃપા તો ભગવાનજી દાદાજી ઓકે પણ આપણું એવું ઉદય સ્વરૂપ આવ્યું અને થયું બન્યુંલ મારાથી અમારે પેહલા જ્ઞાન પામેલા રાઈટ જે મારે બદલી જ છે અમારા માટે અમારા અંતરથી મેં અમે જ રહીલા પણ એ અંતર દેખાય કરે રસી દેખેલું આવું છે વાત અમે હંમેશા રહેલા છીએ જે તમે પાંચ સાત સાત આથી આજે એ મારી સાથે હોય કે ના હોય તે વસ્તુ જુદી છે મારા દિલમાં તો છે પછી કોઈ સમજાય છે અરવિંદ કાકા મને કે મારું વડીલ પણ વ્યવહારથી હું વાત કરું તે વસ્તુ જુદી છે સમજાય છે આપણું સમજવા જેવું છે એટલે આપણો વિનય ધર્મ વિનય ધર્મનું મૂળ છે ધોરી મૂળ છે એ આજ્ઞા ધર્મમાં આવે છે ખરું અહીં શું કે આ ભારત જેવા દેશમાં જન્મ્યા છો અને એ દેશમાં જન્મીને તમે આ દેહને શરીરે કરીને છો શરીર શરીર છે ને તમે તમે છો બસ આટલું જ છે એટલે આ સમજી લો તમે એના માટે આ દેહ મજો છે શરીર જો તમે નથી એવું કેમ કહી શકો આખા વિશ્વ બધાય આજે બુદ્ધિથી બંને કલ્પનાઓથી તમે તો ભારતમાં જન્મેલા છો પુનજન્મ છે તમારી પાસે એવું સમજ છે એની માન્યતા એ છે તો ખે જ ને આ સીધી વાત થઈ આપણી સાંપ્રાય દ્રષ્ટિની બધી વાતો છે એ તો ઠીક છે પણ હવે આ માગુર પાયા વાત પર આવી જાઓ ગુળ પાયાની વાત પર ભલે શંકર આપણે જઈએ બાલાશંકર લાભશંકર કરુણા શંકર પણ સાચાશંકર સમજ્યું આપણા ગીરી આવ્યા છે ને આજે આજે મહાશિવરાત્રી નો દિવસે એટલે બઉ સમજવા જેવું છે એટલે આપડે સૂત્રો લઈએ આપણે શ્રેણી નંબર ચોવીસ છે નમો વિતરા દાદા ભગવાન અસીમ જય જયકાર ઓમ રીમ દાદા ભગવાન શરણ ગચ્છા એમનું સહજ થઈ ગયું છે આ તો આમ લખી જ ગયો લોગો થઈ ગયો છે પછી પાછું કૃપા કરીએ એમાં કૃપા શું કરવાની અમારે ફરજ અમારી તો ફરજ બજાવવાની તમારે કૃપા રાખવાનું અમારે ફરજ બજાવ રાખવાની કૃપા કરી દીધી પ્રગટ અનુભવ જ્ઞાન સુધી વિગતવાર સમજાવવા પ્રાર્થના સાથે નમ્ર વિનંતી તમે સમજીને બેઠાશ તોય ચાલો શ્રેણી નંબર ચોવીસ સૂત્ર નંબર નેવું તું ઝેર પાયશ નહી પણ પીજે બોલો शिवजी आज्ञा जो तू पीवा शौखीन थीश तो, तो पड़ी जैसे तारू मरण मरण नहीं थोखीन સમજવા જેવી છે આ મોડું ખોરવાની જરૂર નથી એમાં કોઈ જાતનું આ ઓર ફફડવો જ ના જોઈએ ફક્ત આશીર્વાદ માટે હસ્યા એ ફફડ્યા ના કહેવાય પણ કોને સમજ પર હાજર આશીર્વાદ વસ્તુ કેવી છે અંતરથી છે બધી એમાં શરીર અને શરીરના એવું કંઈક આવતું નથી પણ આપણે એટલા બધા ટેવાયેલા છીએ શરીર અને શરીરની ક્રિયાઓથી કે એ ક્રિયાઓને એના ક્રિયાઓના બધા અધ્યાસો એને જ આપણે પરમાણ શું એમ આમ કરો છો મને સમજાવ્યું નહી હાચું ના બરાબર છે તમારા જેવા મૂકું હાચું કે છે સમજાય છે હું શું કઉ છુ તે દાદા દાદા યાજ સમજાવ્યું છે કે આ કાર કરિયુગ છે કર્યું આખો ઊંડો કાર નથી પણ એમાં સીધા પણ જીવવા પણ માટેનો કાર છે કાર બહુ સુંદર છે આજે કારણ કે વિજ્ઞાને એટલી બધી પ્રગતિ કરી છે અને તમને એટલા બધા સુખના સાધનો આપ્યા છે એ બધા સુખના સાધનોમાં તમે કોઈ સુખમાં માનો નહીં છતાં પણ અન્ન નું સુખ બહુ સુંદર રીતે ખુલ્લું થતું જાય સ્વાદ વધતો જાય આવતો જાય બહુ મજા આવે સમજાયું અને કૃષ્ણ ભગવાનના વખતમાં અરે રે રે ગાડા ને એ જતું બધું ચાલવાનું આ જતું સાહેબ આપણે સમજીએ કૃષ્ણ ભગવાન ભગવાન એટલે ઉડે ને એવું નતું એ બધાને જોડે અરે બહુ વખત અરે એની આગળનો વખત તો એનાથી એ હતોના વખતમાં તો સમજાય છે અને એની આગળ તીર્શંકર ભગવાન તો સ્વાત જ નહીં કરશો તમે માહિત ભગવાન વખત માં એ તો હજુ બે છવીસો વર્ષ થયા થયા નથી હા એવું હતું એટલે અત્યારનો વખત મજાનો શુક્લાજી શુક્લા શુક એ તો બીજા નથી આયા દિનેશભાઈ આયા નથી તો આપ બરોબર છે ને तू झेर पाईश नहीं पीजे बोलो एसयूजी आज्ञा जो तू पीवा शोखीन थी जाइस तो ते एटू कोठे पड़ जैसे तारू बरण नहीं थे चलो आगर सूत्र नंबर छवीस सूत्र श्रेणी नंबर छवीस सूत्र हम एक सौ बाणु લિંગ પૂજા શું છે તો કે લિંગ પૂજા એ ભગવાન નું ચિન્હ છે એટલે કે તમે સંસારી જીવો છો એટલે તમે સંસારી જીવો છો તે સંસારી જીવો જીવ બની શકે તેના માટે શિવ ભગવાન આવી રીતે પૂજશો તો આ કોણ ભારતમાં આ ભારતી વાસીઓ પૂછી શકે આવી રીતે બીજાને કેમ સમજાય બોલો તમે લાખ રીતે તમે લિટરલી સમજાવા જશો એ કેમનું માનવાના છે કે એમને डेवलपमेंट शूम डेवलपमेंट शू पापा पगड़ी करना समझा नहीं प्रयत्न ही नहीं करविए प्रयत्न कर समझवाने वैज्ञानिक जैसे समझा सको तुम मंत्र समझा ओम नम शिवाय तो वैज्ञानिक रीते बहुत सुंदर समझ आपी सको ते અને આજે હ્યુમન બોડી અને મનુષ્યનું શરીર તો આખા વિશ્વમાં છે એ હ્યુમન શરીરના કોન્ટેક્ટમાં તમે સોલ એની બધું આજે સમજો છે આજના વિજ્ઞાનમાં વિકસેલું છે આજે બધી રીતે સામાન્ય મનુષ્ય પણ છે બધી રીતે વિકસેલા છે એ તો કંઈ છે જ નહીં અને એમાં દરેક ધર્મમાં પોતપોતાની રીતે સોલ કે આત્મા કે ગમે રીતે પણ એને માન્યતાઓ તો છે જ એવી રીતે તમે મનુષ્ય છો અને આ તત્વ છે વખત તત્વ એ રીતે આ વાત છે એટલે આ સંજ્ઞાની વાત કહેલી તે ના સમજાતા પછી ગમે તે આપણે બુદ્ધિ અને મગજ અને મનથી લેવા જઈએ તો કેમ ચાલશે એ ભગવાન ને શું બુદ્ધિને મનથી લેવાના છે મેતા સાહેબ બોલો ને કઈ મહેતા સાહેબ કહી ગયા ખ્યાલ આવે હવે જર્મનીમાં જ્યારે મિલિયન્સ આમ સુવાડી જાય ઊંઘા અવાજ ના ચેમ્બરો મોકલી દીધા નાખી દીધા છતાંય અમે વાંચ્યું જુદા જુદા જે સ્થિતિ કે છતાં એ લોકોને કશું જ નારાવું કચ્છ સારો કોને રહ્યો તો કે એ શું તું છું અને દિવાલો ઉપર એમને કોતરેલું તું જ એ બી શ્રદ્ધા છે સમજાય શું હતું એમની પાસે આ પરિસ્થિતિ તારે સમજાય ને એટલે દાદા કહ્યું શુદ્ધાત્મારી ગુફામાં પહેવાની ક્યારે મજા આવે આવા સંજોગો આ તારે જ પણ પહેલા છે આવા સંજોગો અત્યારે આ કાર એવો સરસ છે દાદા તમે ખાઈ ગયા છો બહુ સારો કાર આવ્યો છે કહ્યું છે કે નહી બઉ સારો કરાશે લાભ લઈ લો કે છે આવા કાળમાં ઉના ને દો પણ તમે ના ઊંઘશો કે છે શું કહ્યું હા આવું કહ્યું છે દાદાએ એમાં કંઈક કોઈ શરીરને તકલીફ આપી જરાય આપી તકલીફ બોલ શરીર ને તું બઉ સારું રાખ્યું કે રે નિરા બે ઘાટલા ચાર ઘાટલા ઓળી ઓળી મમતા બઉ ના રાખી હ આપણને દેખાય નહિ કશું નહીં હાથમાં અસ્ત્ર નહીં છતાં એનો માર ખાવાનો પાછો દેખાતી હોય માર ખાતો વાગ્યું માર દેખાતો આપડે પરંતુ દેખા માર ખમતા નું માર પડે ના આવે છે નથી દેખાતું નથી કશું નથી કેટલું દેખાય નહી શકે છે કેટલું તે જ વાત છે ને मर कहवा तो कल्याण थी गल्याण थी गर अपन सतत करें वैराग दशा कही अपने संसार में जीवता हई तो वैराग दशा कहवा समझ सुंदर छूत सूत्र लिंग पूजा शू तो के लिंग पूजा भगवान ना संवसारी जीवो छो તે સંસારી જીવો શિવ બની શકે તેના માટે શિવ ભગવાનને આવી રીતે પૂછશો આવી રીતે પૂછશો ને બહુ સમજવા જેવું છે શ્રેણી નંબર છવ્વીસ સૂત્ર એકસો શિવ ભાવ બે રીતે ચેતન ભાવમાં પરિણમી જાય એ વિતરાગ ભાવ અને શિવભાવમાં પરિણમી ગયો એ નિમિત્ત ભાવ કહેવાય હું બોલી જાઉં છું શિવ ભાવ બે રીતે ચેતન ભાવમાં પરિણમી જાય એ વિતરાગ ભાવ અને શિવ ભાવમાં પરિણમી ગયો એ નિમિત્ત ભાવ કહેવાય શિવભાવ બે રીતે શું કહ્યું ચેતન ભાવમાં પરિણમી જાય એ વિતરાક ભાવ એ રિયલ સમજાયું ને અને શિવ ભાવમાં પરિણમી કહેવાય નિમિત્ત ભાવ કહેવાય એ રિયલ રિલેટીવ શું કહ્યું નિમિત્ત ભાવ જ ભાઈ બધું જ નિમિત્ત હોય એમાં તો પણ નૈમિત પ્રયોગ નૈમિત હોય પરંતુ પ્રાપ્ત કરનારે એમને જુદી રીતે માનવું પડે એ તો દાદાનો લઘુત્તમ ભાવ હતો કે આપણે પ્રાપ્ત કરનાર તો પરમાત્મા જ છે એટલે આ વાત તો બધું ગરબડ થઈ જશે એટલે આ આપનાર લેનાર બે કરે સ્વર કલ્યાણ કરે આપ કોઈ જગા આપનાર આપનાર ના હોય લેનાર નહીં ના હોય એવી બન્યા કરે બધું આ વાત એટલા માટે પ્રયોગ બહુ અદભુત ગંભીર હોય છે પરંતુ આપણે અમીન સાહેબે કહ્યું છે એમ ઉમતા શિખંડ ખવડાવી દેવામાં આવે છે એવી રીતે થાય છે પ્રયોગ શું કહ્યું ખબર નહીં અંદાજીને કામ તો કરતી ક્યાં છે જાગતા શિખન ખે તો ઉમતા ખાઈ ફેર નહીં પહેલા જેવું દાદાજી હા आपे जे कि के भाव थे पहली आगना आवे। इतने के इतने भाव जीवला शिव थे अकर्ता थे एट्ले शुद्धात्मा अकर्ता स्वभाव कर આ નિમિત ભાવના કરતા વારા શરીર જોડે આપણે છીએ એટલે શિવભાવ કહેવાય સમજાયું ને કંક શરી તો કરતા સ્વવાળું છે કરતા સ્વ કોનો છે પૂદગલનો છે ચેતનનો છે જ નહીં નહીં સમજાયું એટલા માટે દાદા ઉગવાનું અદભુત ઇક્વેશન હતું છેલ્લામ સિલ ઇક્વેશન કે પૂદગલ નિશ્ચયથી કરતા છે અને વ્યવહારથી પણ કરતા છે પરંતુ શાસ્ત્રોમાં પ્રમાણ નહીં મળે તમને કારણ કે આત્માને વ્યવહારથી કરતા એટલે સમજો વ્યવહારથી પણ કરતા છે કહ્યું અને ક્યારે કે તમે અકર્તા પદ પ્રાપ્ત કર્યું હોય તો નહીં તો નહીં એટલે અપેક્ષિત છે શું કહ્યું એટલે મુક્તિ મુક્તિ પામેલાઓ માટે છે આ વાત અને આ જ વાત જો કોઈ ઊંધુકાલીસવા જાય તો ઊંધુ થઇ જશે તારું કે વિજ્ઞાની પાસે આવે તો બધું વિજ્ઞાન ખુલ્લું કરે સમજે બુદ્ધિથી પણ પકડનારું વિજ્ઞાન હોય તો કામ કરે કેમ ના કરે સાહેબ હાદાજી આ વ્યવહારથી કરતા એ નિમિત નૈમિત છે એટલે બીજું તો પછી નિમિત્ત અને નૈમિતિકપણું आखी एटपणे आनंद नंदी साहबे कहू पद्मी मुनिजी साहेबे कहू कदाचार्य दादा बब्बा श्रीमद जी पर आदतगल बाजी है दादा बग्बा ने यथार्थ स्वरूप संपूर्णपणे प्रकाश पा दीजो टोटल केवल पूलबाजी आखा जगत में जी कई देखाई આપણને અનુભવાય છે જીવતા શરીરથી એ બધું જીવતું શરીર સાથે બધું જ એ બધું પૂતગલ છે એટલે હું સિદ્ધાત્મા છું એ આ કુતલ પર જુદું છે સમજાય છે હમ કૂદગલ છે બધી કઠપુતલીઓ સાથે હોય દરેક કઠપુત એવું લાગે કે આ બધી કૂદગલ છે કઠપુત લાગે લાગનારો ભાગ કેવો હોય પણ એ કઠપુતલીઓ હોય ને સમજાય છે જયંતિભાઈ કુદરતી કઠપુતલીઓ ઘાટ ચાલી રહેલો છે એટલે આવી રીતે આપણો જરાક ફાયલો ના હોય ને એવું ના હોય ને એવા સમય હું ઉપયોગથી આ પ્રમાણે જરાક પાકું કરી લેવાનું થોડો થોડો વખત હોય આ ચોવીસ કલાકમાં આપણને બધા બઉ બીજી સમયમાં આપણને ફુરસદ તો મળે નહીં ને ખાસ હેતુ એ ફુરસદ સૌનો ઉપયોગ કરી લો દિવાંગ્યા તું હસું છું દિવાંગ છું ગોળિયું પણ ગાળા નહી કાઢવાના હા કે દિવાંક ગાળા કાઢવાના હેસાહિત કેટલું હોય સરસ પેલી આવી છે કે તો ત્યાં છે અમદાવાદ માં હે ઘણા બુકે આવો હેચર એને વિચારી લાવી દે આવું કરું છું બઉ ડાહી છે એટલે શિવભાવ બે રીતે ચેતન ભાવમાં પરિણમી જાય એને વિતરાટ ભાવ અને શિવભાવિણમી ગયો પરિણમી ગયો છે શિવભાવમાં સમજે તરીકે ક્યારે કહેવાય કે કરતા સ્વરૂપ શરીર અને કરતા સ્વરૂપ હું બે સાથે હોય તો જ ના તો બે સાથે જવા જ લેજે ને શિવભાવ કેમ કરી કેવાશે મિત્રો જીવ પાસે આવી જશે જીવ તો થઇ જશે જી હજી કરનારો ઠીક છે પ્રોસેસ ચાલે છે પણ એ સહજતા નું બધું આપણે લાભ લેતા જવાનું એમ લાભ લેતા જવાનું આપણા બધા વ્યવહારોમાં શરીર જ કરાવના તમને કઈ બીજા બારના વર્ષ નિમિત્ત કરાવના શરીર પોતાનું હિસાબો બધા છે ને શરીર ના છે કઈ કોઈ હિસાબ ધકેલતું નથી મોકલતું જ નથી પણ શરીરના હિસાબે કરીને બહાર બધું આપણે સંબંધોના વ્યવહારો છે શરીર આગળ સંબંધમાં આવી ગયેલું છે આ શરીર કરીને નહીં પણ હું એ કરીને અને મારા પણ આથી શરીરથી પછી ખાલી થવું જોઈએ શરીર થી ખાલી થતો ભાગ મારા પણ અમારો ભાગ ખાલી અને હું વાગ છૂટો પડી ગયો આપડો એટલે મારા પણ આ ભાગને આપણે દાદાએ પોતા પણ કહ્યું શ્રીમદ જે આપો કું કહ્યું સમજાય છે પણ એ આપણે પોતે સમજવાનું છે આપણને સમજવાની વાત શું રીટા કે નહી હવે રમેશ આવે છે કે નહી રમેશ રીટા બે વધારે શું કે છે અમે છું કાપી જે આઈ શું ફરવા ત્યાં ઘરે આવે ફરવા ત્યા દીકે જવાનું એવું ખરું કે નહીં અહીંયા જ વધારે રહેવાનું છે વસંતભાઈ તમારી સોસાયટી ક્યુ છે આવે શું કહ્યું ભલે દાદા લોટિંગ વધ્યું તમારે વસંતભાઈ હે આ તો દાદા ભગવાન આશીર્વાદ દાદા ભગવાન આશીર્વાદ હતા તમને બધા આ તો તમારે પુનૈ તમારી અને દાદા ભગવાને કહ્યું અલ અહીંયા આવીને રહેજો તમે રહેવા જવાનો સંજોગ આવે તારે તો અહીંયા બાકી આ જીવનમાં આ ભાવમાં અહીંયા જ રહેવા જેવું છે અને કરી દેજો અહીંયા શ્રીમદેશવાની છાયામાં એવું કહ્યું હતું શું હવે અહીંયા આ જગ્યા બહુ ગમતી હતી દાદા ભગવાનની વિધિવત પાર વગરની થઈ હતી અમારે સાથે આબું પડેલું શું બોરિંગ થયેલું થયું ચંદ્રકાંતભાઈ નક્કી કરેલી જગ્યા ત્યાં થયેલું પાણી એટલું બધું આજુબાજુ બધા ખેતર માપતા હતા મજા કરતા હતા લોકો એટલે આવીને રહેવાનું ગમે એ બે જણ રહેતા હતા પાછા અહીંયા આગળ તો અહીંયા આગળ જગદીશભાઈ છે તેમ રાખશો તમે રહેવાનું હગદીશભાઈ કહેજો કે અમારું એક એ નિમિત્ત ભાવ કહેવાય નિમિત્ત ભાવનો પરિણામ પરિણમી લો પરિણમી ગયેલો કુદરતી સ્વભાવનો હોય એટલે સરસ કહ્યું ને તમે નિમિત્ત ભાવમાં પરિણમી ગયેલો કુદરતી સ્વભાવનો હોય ચેતન ખરું પણ કુદરતી અને તેનું વિતરાગ ચેતન એટલે કે અત્યારે કારણના ભાગમાં જેવું છો ને અંતરાતમાં દશા એ કરીને પુણ્યનું સર્જન થાય છે ને બધું એટલે એ વાત છે અને પેલું વિતરાક અંતરનું દિવસે વિતરાગ ચેતન એ મૂળ ચેતન શિવ ભાવમાં પરિણમેલું અને સંસાર ભાવમાં આવેલું ચેતન એ નિમિત્ત ભાવમાં એ સેવ્ય સેવક વાળું ચેતન સેવ્ય સેવક વાળું ચેતન સમજાવે ને એટલે આ મહાત્માની દશા કઈ છે આ તો હવે આપણે ધીરુભાઈ દાથાણીએ પૂછ્યા છે એ લઈએ થોડાક એમને ચાર પાંચ પૂછ્યા છે લઈ લઈએ એમાં આપો દાદા ભગવાનના છે લઈ લઈએ થોડા પરમાત્મા એ નમોનમાં નીચેના દાદા ભગવાન પરમાત્માને નમૂના હોય એવું જ નથી રાખવું દાદા ભગવાન પરમાત્ મને નમૂનમાં નીચેના આપતા સૂત્રો ઉપર પ્રકાશ પાડવા કૃપા કર આપતા સૂત્રો નંબર ચારસો ને ચોવીસ પરિણામને હેતુ માને તેનું નામ ક્રમિક માર્ગ અને હેતુને હેતુ માને તેનું નામ અક્રમ માર્ગ સમજાયું પરિણામને હેતુ માને એટલે શું કે ક્રિયાએ કરીને પરિણામ પ્રાપ્ત કરવું ક્રિયાએ કરી ક્રિયાએ કરીને પરિણામ એટલે હેતુ હેતુનું પરિણામ થયું ને એના માટે એ પામવું એ ક્રિયામાર્ગ શાખો એટલે ક્રિયામાર્ગે કરીને એટલે કે એ ક્રિયામાર્ગ થઈ જાય કોનામાં ક્રિયાકાંડ આવે પરંતુ મન માણીને કાયાની એકતા હોય ત્યાં સુધી એ ક્રિયાકાંડ આવી રીતે હેતુ સ્વરૂપ પરિણામ માટેનો એ માર્ગ બની રહે ક્રમિક માંગ એટલે ક્રમિક માંગ ધોરી માર્ગ કહો એટલા માટે જ પરંતુ એ દેશકાળને અનુરૂપ છે એના કારણે એ દેશકાળ હોય ત્યાં સુધી હોય પણ શાસન વીર શાસન છે એટલે વીર શાસનમાં પણ એ હોઈ શકે પરંતુ એ જુદી રીતે છે આજે સમય બદલ્યો યુગ બદલ્યો એના કારણે મન માઇને કાયાની આખી પરિસ્થિતિ બદલાઈ ગઈ એકતા ના રહી એકતા રહી જ નહીં એટલા માટે આખું બદલાઈ ગયું એટલે હેતુ ને હેતુ માને પહેરું નામ ક્રમિક માર્ગ એટલે કે પ્રાપ્તિ અક્રમ માર્ગ હેતુ હેતુ હવે આપણો અંતિમ હેતુ બોલો સ્વરૂપ मंत्र में गुटता गुटता स्वानु भव सुखबर के अंतिम तू सिद्ध ओज और जमत्र स्वरू मतर ने गुटता गुटता શું કે છે અંતિમ હેતુ કહ્યું સિદ્ધક વાણી કરી એટલે આપણી સિદ્ધ ભજના શુદ્ધાત્માની શુદ્ધાત્મા એ કરીને શુદ્ધ ભાવે સમજો શુદ્ધાત્મા નો શુદ્ધ ભાવ એ જ સિદ્ધ ભાવ છે પણ એ આજે પરિણમતો ભાવ છે કેવો અને પરિણામ સ્વરૂપે પરિણામ પામતો પામતો એટલે હેતુ એનો હેતુ સમજાયું પરિણમ પરિણમન પરિણતિ અને પરિણામ પરિણમન સતત ચાર જ કરે છે જાગૃતિ કરીને આપી પરિણિત રહ્યા કરે અને એ શું કે પરિણામના અંદર કારણો સર્જન કર્યા કરે છે સમજાયું હેતુ હેતુ વ્યવસ્થિત શક્તિ એટલે શું છે મિનલબેન કે તમે શુદ્ધાત્મા છો માટે વ્યવસ્થિત શક્તિ એ વ્યવસ્થિત શક્તિ છે એવું તમે કહી શકો છો મિત્ર તમારે બોલાય નહીં એ અને બોલાઈને શું પણ બનાય નહીં ને રહે પણ નહીં રહી શકે નહીં એ બુદ્ધિથી લેવા જાય તો બહુ મુશ્કેલ છે બુદ્ધિથી રહે પણ જેટલી બુદ્ધિના સમ્યક બુદ્ધિના પ્રકારો હોય એટલું એ રાખી શકે તો એમાં એઝ ઇટ ઇઝ તો નહીં જ રહે પરંતુ એઝ ઇટ ઇઝ ના સંજોગો તરફ એનું સંજોગ સંયોજન થઈ જાય એવું બની શકે છે પણ એવા બહુ કોઈ વિરલ પુરુષ હોઈ શકે આ કાળમાં બહુ વિરલ પુરુષ હોય આખા વિશ્વમાં થાય ભારતમાં પણ સમયક બુદ્ધિ બરોબર આગળ જઈએ સૂત્ર આપતા સૂત્ર નંબર ચારસો ને પચીસ વિજ્ઞાન એટલે શું કે જેમ છે તેમ ખુલ્લું કરી આપવું અક્રમ વિજ્ઞાન એટલે શું વિજ્ઞાન કે છે હા અક્રમ વિજ્ઞાન એટલે શું કે જેમ છે તેમ ખુલ્લું કરી આપવું એટલે વિજ્ઞાન હોય તો જે કરી શકે હા એ બાજવાની પાછી એટલે શબ્દ વિજ્ઞાન થી કરવા જઈએ પાછું એ બધું એવું જ રહ્યા કરે હમ વિજ્ઞાન સ્વરૂપે ખુલ્લું જેમ તેમ કરી આપવું સમજે કારણ અંદર વિજ્ઞાન ના હોય જ દરેક ના હોય બની શકે જ નહીં આવું સુંદર થયું છે એટલે એ અંગે જો પ્રયોગ ગોઠવણી કરીને એ પ્રમાણે કોઈ પણ સત્સંગને એમાં બેસે તો એ પ્રમાણે એટલા અંશે અંદર જે થયેલું હોય એટલું એ કામ લાગી જાય તું ભાઈ શું છે તારે શું પૂછીશ કે મારા ખૂબ આશીર્વાદ છે પણ બાને આશીર્વાદ લે મારા કરતા એમને વધારે કામમાં લાગશે બઉ હોશિયાર છોકરો છે હા માસ્ટર એમી થયેલો છે એમી હોશિયાર છોકરો છે સમજાવ તું ઘણા કામમાં લાગે હું છું ખરું કે નહી હ ભાવનગર નો સાહેબ હમ અને દાદા કાઠિયા બહુ વખાણ્યા છે અત્યારે એન્વાયરોમેન્ટલ એન્જિનિયરિંગમાં છે આ ત્રણ ની ચાર છે ચાર પાંચ અરુણ બધા ખરા ને પાંચ જણા છે એટલે હવે મામા ના બની ગયા છે બાલા ભાઈ ના બની ગયા બધા મોટું મોટું પેકેટ લઈને આવે ને ચેક લઈને આવે એટલે મામા બાપા જવું તો પડે ને ચેકો લાવે છે અક્રમિક શું કે જેમ છે તેમ ખુલ્લું કરી આપવું છસો અમે પહેલવેલિય તો પાસ ગયા પીડબ્લ્યુડીમાં સાતસો ને પચાસ આઠસો ઉપરથી થોડા મળ્યા હતા તમે કોઈ અચન છે મને આપી દીધા તમારા હાથ હાથમાં મૂકી દીધા પછીએ એટલે મારે તો પેલા પાસ ના રાખવાના હોય અને થોડા ખિસ્સા ખર્ચી ના ખિસ્સા બહુ તે વખત ના રાખાય અમારાથી એ પાંચ પચી હોય ખિસ્સા પડ્યા હોય પણ સો એક મહિના બધા ના થાય સો દોસ એવું જ હતું ને આવું જ તમને મજા આવતી હતી તે બહુ મજા આવતી હતી જયંતિભાઈ અમે જયગઢ જેટીના કામમાં સાતસો પચાસ રૂપિયાના સ્ટીલના કમ્પ્લીટેડ આઈટેમ બધું સમજ્યા કે નહીં એમાં આનંદ રહેતો હતો સાતસો પચાસ પર ટન અને તમે કેટલા છો અત્યારે પાછું કહી દો એ સાતસો પચાસ ખરીદીમાં કંઈક ફાયદો કરવા માટે કલુબેન દાદા કોઈ ગયા હતા ચલો ટાટાનું કંઈક લઈને એવું કંઈક પેલા માનમાં મોકલી આવે તો સસ્તા ભાડામાં આવે અને ઉતારી લઈશું હવે આટલું કદું ભર્યું નહીં એના માટે કલકત્તા ગયેલા કલકત્તાથી ગયેલા જયુભાઈ પેલું એફબેસ્ટ આપેલું ને કનુભાઈ પહેલા આવી પડેલું કારણ કે સીધા પણ અમે સ્વપ્ન થયા કરે આ એફબીસ આ કરે છે એટલે આપણે જાણીએ કે ઇન્ડિયામાં આ કંપની બનાવે છે અને આ સબસ્ટિટ્યૂટ આવે બહુ સારું કર્યું શું એમાં આસામમાં આખેલા રીડ એટલે કે સાત આઠ ફૂટ દસ આઠ ફૂટનું શું ઘાસ થાય છે એનો સ્ટેમ્પનો અંદરનો માવો એનાથી બનાવવાનું એ લોકોએ ટેક્સ બનાવ્યું હતું દિલ્હી પેલું સીએસઆર ઇન્સ્ટિટ્યૂટ ખરું ને એ લોકોનું હતું બધાએ લીધું હશે આ લેવાઈ ગયું હશે અમનાથી અમે લીધું હતું તો કહ્યું કે બ્રોડ સિમેન્ટ પ્રાઇવેટ લિમિટેડ કરીને બધા બનાવી દીધું હતું પછી કશું આવા તું બનાવ્યું પણ કશું ભર્યું નહી કઈ મર્યું નહી સમજાય એટલે દાદા દાદા બોલતા નતા કશું પરંતુ સિમેન્ટ કરે તારે સંજ્ઞા કયું અરે જરા ક્યાંય પડ્યું પડો છો કે આટલું જ એટલે દાદા નું તો એ કુ લડીને બી શું જોઈએ આપણને તો કેટલું પંદર ડોલરનું ભાડું કેટલું બધા તો નહી કેટલા હતા સીધું પંદર વીસ ડોલર વીસ ડોલર હતા નહી કેટલા હતા વીસ ડોલરની પોનું પછી વીસ થયા હતા થયા હતા ના ધીમે ધીમે કર્યા હતા પછી તો ઇલેક્ટ્રિક ને બિલ થયું એટલે કર્યા એટલે હા આવ્યું છે બાંધનારા ઘર બાંધે ને આપડે આમથી રહી જઈ ગયા છે જયંતિભાઈ ઘરનું ઘર મહેનત કરે રાજા હો રહેશે દાદાજી તમને આ કેટલી વખત સ્વતંત્ર ઘરની ભાવના થાય છે તે શું મારું ઘર હોવું જોઈએ સ્વતંત્ર એ શું હવે આવ્યું કયું ના સમજી ગયા દાદાજીની વાત કરો આપની વાત કરું હમ એ વાત જુદી છે એ કનુભાઈ ઘર લેવા ગયા મને એમ કે ઉપર આપણે સંભાળાશે ખરું બધું સરસ થશે એ બત્રીસ થી ચાલુ થયું હતું પાંત્રીસ છત્રીસ સુધી આવ્યા પછી દાદા બંધ કરી બંધ કરી દો બંધ દો તે પેલો પડ્યા તો ચુવાલીસ પિસ્તાલીસ લઇ ગયો કે એવું આપડે જગ્યા છે બસ એવી જ વાત કરવાની ભાઈ કારણ કે બસ તાવ ક્યારે આવ્યો હતો તાવ શું થયું અરે એટલી ખબર ના પડી આવી દવા કરતા આવી બને દવા કરી ના થાય માંગડ માં પડે તાવ આવ્યો ને ટપ નથી આગળ જાય નહી પછી વાદરા ને કરે હા કે જોવા કરે એટલે જારી થી જય શ્રી કૃષ્ણ કહેલા શું જારી થી એ બધું તમને બધા કરતા આવડે સારી રીતે ના આવડે ભાઈ શીખ્યા નથી એટલે બેનો ભાઈ શીખ્યા નથી કૃષ્ણ ભગવાન કેવું શીખ્યા હતા હે બહેનોએ બહેનો છે જ નહીં તમને આપણને બહેનો દેખાય છે એટલે તકલીફ થઈ છે મોટી મોટી ભૂલ થઈ છે ભારતીયો માટે મોટી ભૂલ કહેવાય ભારતીયો માટે અને બહેનો ભાઈઓ ના દેખાવા જોઈએ દરેક પોતાની જગ્યા શોભ છે પછી બહુ સુંદર શોભ છે બરાબર છસો છેતાળીસ દર્શન અને જ્ઞાનમાં શો છે દર્શન વિશેષ ભાવ જ્ઞાન છે જ્ઞાન દર્શન ભેગું થાય એ ચારિત્ર કહેવાય જ્ઞાન કોને કહેવાય કે દર્શનથી ફીટ થઈ જાય ને પછી તે બીજાને સમજાવે અને શું સમજવું તમાન ને જ્ઞાનમાં શું ફેર છે એ તો સમજાવ્યું દાદા ઇંચ સૂત્ર આખું છે બહુ ગંભીર છે આ તો બહુ આખું વિજ્ઞાન સમજાવ્યું છે અમારે જો ફરથી કહું दर्शन एक ज्ञान गुण ना पर्याय ज्ञान स्वरूप आत्मा शुद्ध स्वरूप ज्ञान शुद्ध आत्मा स्वरूप ज्ञान थे एम ज्ञान बीज स्वरूपे थी लक्ष्य સ્વાદ સાથેના એક સ્પ્રાવ છે એના પ્રાથમિક ગુણ સ્વરૂપે જ્ઞાન ગુણનો પર્યાય પ્રાથમિક પર્યાય દર્શન પર્યાય સમજણ ખુલ્લો થાય છે એટલે જોતા થઈ છે આપણે હવે જોતા થઈએ છીએ એટલું દર્શન એકલું નથી કે જ્ઞાન સાથેનું દર્શન છે કે જ્ઞાન મૂળમાં છે આખું સાહેબ સમજાય મૂળ મૂળ સમજે પણ જ્ઞાન થઈ નથી ગયું હજુ પ્રાપ્તિ થઈ એ પ્રાપ્તિમાંથી આખું સ્પ્રાઉડ થાય છે દર્શન એટલે કે પોતાની ખીલે છે આખી એને કલ્પશક્તિ ગઈ એ કલ્પશક્તિ આખો દર્શનનો ભાગ છે આખો બધો જ શું કહ્યું એ કલ્પશક્તિ કલ્પશક્તિ પ્રમાણે જ આપણને રહ્યા કર્યા આજ્ઞાધનથી આપણી સમજણથી પ્રાપ્તિથી તો આપણે નિર્વિકલ્પ સ્વભાવે અને સમાજીએ રહી શકો છો નિર્વિકલ્પ સમાધિ પ્રાપ્ત થઈ પણ હવે આ બધા પ્રાપ્ત સંજોગોમાં બીજા વ્યવહાર બાકી રહી ગયો ને એટલે આજ્ઞા આવી બાકીનો વ્યવહાર આજ્ઞામાં એટલે આપણે એ વ્યવહારની વ્યવહારની આજ્ઞા મળી છે એને ગૌણ કરી નાખીએ છીએ એટલા માટે એ પડીએ એમાં ગરબડ થાય છે બેરન્સ નથી રહેતું બેરન્સ નથી રહેતું એટલે વ્યવહારને પ્રાધાન્ય આપ્યું શું કહ્યું સારા માટે માટે તો મોક્ષ માટે મોક્ષ માટે વ્યવહાર શુદ્ધિ છે આખું ખીલવું તે છે આખું અને દર્શન જેમ જેમ ખીલે શુદ્ધ ચિત્ત સ્વરૂપે જેટલું ખીલ્યું શુદ્ધ ચિત્ત તે જ વખતે એ જ્ઞાન આખું પ્રસુર થયું સમજાય છે આ વાત છે અને જ્ઞાન અને જ્ઞાન આવરણો નીકળવા માટે આપણે આ મન વાણીને કાયાના પૂતગલ સાથે રહીને મન વાણીને કાયાના પૂતગલ અને પૂતગલોથી બનતી બધી વ્યવહાર ક્રિયાઓ જે બનતી રહેતી છે એ બધામાં આપણે ક્યાંય પણ ના થવા પડું ના રહ્યા કરે ત્યારે એ જ્ઞાન વિજ્ઞાન સ્વરૂપે આપણને એ મન વાણી કાયાના કોન્ટેક્ટમાં પરિપ્રેક્ષ્યમાં ખુલ્લું થતું જાય વિજ્ઞાન જ્ઞાન સ્વરૂપે એટલે આ મન માને કારણે વિજ્ઞાન સ્વરૂપે સ્વરૂપ એટલું ખુલ્લો થાય પણ એ અંશે અવશે અવશે એટલે એમને કહ્યું ફ્લેશીસ ને આ બધું આ બહુ સમજવા જેવું છે હમ આપણો બધો સમય એમ જ લખી દેવા જેવો છે અંદર અંદર નથા કરવાનું મથામણ કર્યા કરવાની મથામણે મજૂરી ના કહેવાય શું કહ્યું એ ઉજાગર દશાની મથા માણસે શું કહ્યું એને મજૂરી કહેવાય તો પછી થઈ ગયું ને એ થાય ને શું કે છે મજા પડે છે સમજવું આગળ જઈએ એટલે આ કામ જ આવ્યું છે દર્શન વિશેષ ભાવ જ્ઞાન છે દર્શન નો વિશેષ ભાવ એટલે શું કે નહીં એટલે દંતા સ્વરૂપમાં હું ક્યાં થવા જવું તો હું છું તો હું છું તો મને સમજાય છે કે આ છે હું ના આવું તો કેટલું મને સમજે કોને સમજવાનું હતું એનો ચોપાટી નો થઈ ગયો પછી ભાઈ સમજે ચાલો તો વિજ્ઞાન એટલે વિશેષ ભાવ ભાવ વિશેષ ભાવ એટલે કે આપણે વિશેષ ભાવ આવી રીતે લઈએ એવી રીતે નહીં હા પ્રકૃતિમાં એ રીતે નથી લેવાનો આ વિશેષ ભાવ જુદું છે વિજ્ઞાન ભાવે કરીને જ્ઞાનના વિજ્ઞાન ભાવે કરીને એટલે કે વિશેષ કરીને આપણે આ જ્ઞાન આપણા મન માણી કાયાના પુદ્ધલમાં આપણે જ્ઞાન આપણું સમજાતું જાય છે આપણને અંદર અને સ્થિર થતું જતું જાય છે સમજો કે સ્થિર થયું બધું વિજ્ઞાન થતું સંકુલ થાય સમજાય છે પરંતુ વ્યવહાર વ્યવહાર તો વ્યવહાર જ હોય અને તે વખતે ઉપયોગ વ્યવહારમાં જાય ત્યારે કે બે જગાએ ઉપયોગ એટ એ ટાઈમ ના રહી શકે ઉપયોગ એટ એ ટાઈમ જગ્યાએ રહે એટલા માટે ફુરસદનો સમય અને સ્વાધ્યાયનો સમય એના માટે તમને ખાસ કહેવું અમે ઉપયોગ ઉપયોગ એ શુદ્ધાત્માનું લક્ષણ છે શુદ્ધ દર્શન ઉપયોગે કરીને અને શુદ્ધ જ્ઞાન ઉપયોગ કરીને શુદ્ધ દર્શન ઉપયોગે એ શુદ્ધાત્માના ઉપયોગ લક્ષણથી એ બધા વ્યવહારોમાં સામાન્ય ભાવે રહે એટલે ત્યાં વિશેષ ભાવ ના થાય કોઈ જગા એનો ઉભો ના થાય અંદર શું કહ્યું એટલે એમાં વિશેષપણું ના થાય વ્યવહારમાં તો જ્ઞાને કરીને વિશેષપણું એવી રીતે થાય કે નહીં નહીં હું છું જ છું એ વિશેષપણું થાય હું જા હું જ પાકો થતો જતો જાય તમારો શું કહ્યું જ જ અને હું જ છું એમાં બહુ મોટો છે આખું હવે સમજાયું બોલતા કેમ નથી બધા એટલે તું કેમ નથી બોલતો થાય જ ને કેમ ને તમને અંદર સ્વાદ આવે એના દુઃખો થાય ખીર થાય અંદર પછી એને બોલી ને આમ કરીને ગાળા કાઢે ખોટું કહેવાય હાળા ના કઢાય વ્યવહાર વખત વ્યવહાર ને જ વ્યવહાર જ છે વ્યવહાર એ થી વ્યવહાર છે શું કહ્યું એ નિશ્ચયથી ક્યારેય ના હોઈ શકે ચાલો આગળ જઈએ જ્ઞાન દર્શક ભેગું થાય એટલે ચારે થાય એટલે પેલું જેટલું જ્ઞાન ખુલ્યું દસમ ભાગ થાય બે નો ભાગ ત્યારે તારી રીતના અંશો જાય એટલે રત્નત્ર આખું અંદર થાય પણ પહેલ પડે તારે ને એક પહેલ પડ્યાથી બહુ ચડકે નહીં પછી બધા બધા પડતા જીરો ચડકે અંદરથી સમજાવ્યું એટલે જવું પડે પછી આપણે ઈરાને પહેલ માટે સુરતમાં જવું પડે એમ બેલ્જીયમ બાર અહીંયા મોકલ્યા છે એ સાતમું સાતસો જગતના ભેદનો ભેદ તો સંતો મહાત્માઓ પણ ના જાણે ભેદનો ભેદ એ જ્ઞાની પુરુષ જ જાણે જગતના ભેદ નું ભેદ એટલે મન વાણી કાયરુપી જગત અને જગતના જગતના વ્યવહારોનું સ્વરૂપે એનું આખું જગત અને એ પ્રમાણે બહાર બધું સમગ્ર ભાવનું જગત એ બંનેમાં એનો પંતર ભેદ અને બહાર બધાનો એ ભેદનો ભેદ એ આખો અહીંયા વ્યવસ્થિતનું પ્રમાણ આવે છે આખું હા એ વ્યવસ્થિતનું પ્રમાણ આખું અહીંયા આવે છે એટલે વ્યવસ્થિત નો અનુભવ ખુલ્લો થાય છે ત્યારે ભીન્નું ભીજ્ઞાન શું તારે એમાં વ્યવસ્થિત આખું છે વ્યવસ્થિત પચન આવે છે ત્યાં વ્યવસ્થિત પચન સિવાય ક્યારે આ દશા ના આવે હમ પચન હોય એ પ્રમાણે થાય છે તને થઈ શકે છે હમ પરંતુ આ કાળમાં ભવિષ્યના પર્યાવ સ્પષ્ટપણે ના હોય જેવા કેવળ જ્ઞાનમાં હોય એટલું ફીર પડી જાય છે કુદરતી છે કાળનું પ્રમાણ છે પરંતુ ભૂતકાળમાં બધું ક્લિયર જેમ છે તેમ બધું આખવું આવે અને વર્તમાન તો એમ જ હોય અને ભવિષ્યના પર્યાવ સમજાતા જાય બધા તરત કોઈનું પણ મન હોય મનનો પર્યાવ હોય વ્યક્તિ મળતાની સાથે નજર પડે ને ત્યારે એનું ખ્યાલ બધું રહ્યા જાય એમાં બીજું કંઈ ૌદગલિક બધી એકબીજા હિસાબ નથી આવતા કોઈ જાતના જગતના ભેદ નો ભેદ અને છેલ્લું સૂત્ર છે બે આ જ્ઞાન શું છે નથી વ્યવહાર કે નથી નિશ્ચય આ તો અક્રમ છે અક્રમ વિજ્ઞાન શું કે શુદ્ધ નિશ્ચય અને શુદ્ધ વ્યવહાર શુદ્ધ નિશ્ચય અને શુદ્ધ વ્યવહાર આ પણ આ સૂત્ર છે પણ એનું બહુ જ વિજ્ઞાન તમે ઘણો વિસ્તાર માંગે છે પણ સૂત્ર બહુ સુંદર છે મહાત્માઓને માટે બેન પકડાવવું બહુ સારી વાત છે સમજાય પછી આવા સૂત્રો મૂકવાય ને પછી એ બાર તીરસવામાં બહુ કાળજી રાખવી પડે સાહેબ સમજયા એ તો એકાંતિક થઈ જાય ચાલો દાદાજી સમજયા સાહેબ દાદાજી હવે પાંચ સાત મિનિટ કાર્યક્રમ છે એમાં महात्मा अमित भाई सूरत एम दीकरी अंकुरी आजे महाशिवरात्रि निमित्ते शिवनी आरती पर एक नृत्य करने दादाजी त्यार मंदिर दर्शन दादी जरा अभी व्यवस्था करे अपनी दरक महात्मा जरा पता जगह रहो अमित चार पांच जन मदद लैरा बीजे आती कालो कार्यक्रम आ मुजब छवि चौवीस कलाकनी સ્વરૂપ કીર્તન ભક્તિ વિજય